લઈ આવ્યા તે માલ એટલે આપડે મકાન આપડે કોઈ કઈકા દેવું મકાન પછી પોતે મક્કમ બંધ કરવું તો મક્કમ ના થાય એના છતાં અસર ના થાય તો મક્કમ બંધ થાય અમને અમારી પાસે અસર જોઈએ ભેડકા આવે ગાળો જે અસર તમે જમા આવે છે વાંચી તમામ કેટલા ઉતરાણ વાણીઓ લખાય આપતા વાણીઓ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છતી સાતમી આઠમી થઈ ગઈ આઠમી નવમી છપાય છે ચૌદ આપત વાણી નીકળે ચૌદ ગોઠણ કરવાનું છે પણ એકદમ આમ ભૌતિક થઇ જાય ને તો સુખ જ ચાલી જાય કારણ કે સુખ ચાલી જાય એટલે પછી આ ભૌતિકો મજા ના આવે અંતર સુખ હોય તો જ ભૌતિક હેલ્પિંગ થાય ને તો થાય નઈ જેના સર સુખ ની માન્યતા માનીએ છીએ એ જતું રહ્યું રાતની રાતે રાહજી શાંતિ બને શું થાય છે જે થયા છે ને લોકો માની ગયા કે આ ભગવાન થયે કરે એટલે લોકોને દર્શન કરવા માં હરકત પડે છે કારણ કે માનું જે થઈ શકે એવું નથી આ કાળમાં પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે નહીં ચૌદશ થી પૂન્યમ ના થાય ત્યારે જાય છે પૂનમ ક્યારે થાય સારો પ્રતિભો અત્યારે પૂન્યમ થાય થઈ શકે નહીં અમારે જેમ છે એમ કહી દેવાનું એટલે અમારે જે મારે ચાર દીકરી કુટે તમસો ચપન છે ને ભગવાન છે ચાર મા હું દાદા ભગવાન બોલ બોલ બોલે બોલ બોલે હમ બોલો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો mai jay jay ka બાળકો ના ખબરતા છે એ છે ખબર સર રાત્રે આપડે બોલીએ સમયે બોલો એકાદ જણ બોલે છોકરા બે હે છોકરા લોકો એમાં શું મજા થાય રામડા બોલવાથી કહે છે ફાયદો થાય તો એકાગ્રતા નો ફાયદો થાય શું થાય અને આ તો એકાગ્રતા સાથે આનંદ થાય પુષ્કળ કેશ હાજર કઈ કઈ આપે કઈ કમુક બધી ફળ આપે બીજું બધું ફળો ઓછું થઈ જાય ગમે તમને મારી હા તમારે ભણેલા બધા પૂછવું ના પડે તમારે એક જ ધારા જોઈ લઈએ ને એ બધી તમને વાત હકીકત કરી દઈએ આ તો બધું મગજ નું ઠેકાણું ના હોય ચોક્કસ ના આવે પાવર ના આવે તારે બધું અમારે કરવું પડે તમારે થોડું ના ફરી તમે છપાઈ ગયું છો ભાઈ જયારે જોયે ત્યારે ભાઈ નહીં કારણ કે તમારી લાઈન એન્જિનિયરિંગ લાઈન તો બહુ જબરદસ્ત બીજી ઘણી ખરી લાઈનો છે પણ આ એ લાઈન તો જોઈતી ને ખબર કશી આઈ થી મહિના દોઢ મહિના ખબર નથી તો ખબર છે કશું કેવું છે શાંતાબેન ને બહુ એ મજા ચિંત ગયા વગર હવું નહીં કરું અહી આપણે તે આ ફેવા નતા દેતા ને ના ત્યાં આગળ બેન નથી એના વકીલો પાંચ છોલર મારે તમે પાંચ ડોલર જ મારો મને મને કોઈ દર મરી ગયા એવું લાગતું નથી હોય થોડું ઘણું માફ એટલે દેશનો મોક્ષ હોય પણ પછી પેલો નાખાય અને પછી નીરુને જ્ઞાન આપી દીધું આ બધા એ કે નીરુ જ્ઞાન આપી દો એટલે એને છે આ મો તૂટી જાય પછી જ્ઞાન આપે પછી બહુ સરસ થઈ ગયું ઉપાય તો કરવો પડે ને એ તો એવું બોલીશ નઈ બોલ્યા અસર થાય શું થાય તરફ પણ બોલું છું કઈ વાની પાસે કોલી જ છે એટલે મેં ધ્યાન આપ્યો પછી પાસે રાખી અને પછી બઉ જ્ઞાન માં એટલે એનું શું થાય કે શક્તિ વધતી જાય ઓછી થઇ જાય કરતા અડતાલી વી લો જેટલું પચાસ પચાસ પુરાણ જેટલું જીઆ એટલું આપણું આ ધ્યાન મરી ગયું ને આ દાદા પાસેથી જે એમને જાણવું એ બધું મરી ગયું ને એ બધું એમ પાસપો બીજું બધું કપડાં ઉપાય મિલસા કપડા લઈ લીધા છે તો એ દેશી વાત ગમે તમારે દેશી અમે પરેશી રિલીફ થઈ જાય જ્ઞાન આપું ને ખુબ હરાવું પછી ખાટલું થઈ જાય મને ફસ માટે તમારું કામ કરજો હા તો થોડી વાર જતા રહ્યા ને કામ તો લખવું જીરાશ છે કેટલા વાગ્યા સાડા સાત થઈ ગયા સાડા પછી થાય છે આ મંત્રો લખ્યા છે ને તે બધા ધર્મ ના ભેગા ભગવાન નિષ્ફળ ને ભગવાન પસવાતી હોય ને નિષ્ફળવાતી આ બધા ભેગા ભેગા ધર્મ ના છે ને તે તમારી બે પાંચ બોલવા ને અને બાબા ને મનમાં ઘેર ના ફેલાય એટલે મારી ગઈ આ દાદા ભગવાન ના બેઠા છોકરા સમજી જાય કે પોતે ભગવાન થઈ જશે માણસ એને એવું કરે દિવસ માં જાય ક્યાં જાય આટલું છે રોજ ચા પીવાય છે બધું થાય ચા પીવાની વાત છે અને ઘેર કશું કામ યુ ર તૈયાર થઈ જાય કેમ કારણ કે તે વાંચે તમે ચપડી મૂકી દો એટલું બારે તમારું મગજ કામ નહિ કરે અર્થ છે બધા શાસ્ત્રો મેરે મૂકી દેવું છે કેમ હશે બે પાના વાજે રૂંઘી જાય દાદા મોન્ટ્રિયો જાય છે છ ચોર્યાસી જે પટ્ટી કયા મોટિ તાજેરા वस्ती द સનાતન છે જાનવર માં આવતા રેગતિ માં જતા રહે થયા કરે છે એમાં એક જીવ વધે ઘટે નહીં એકલું માનુષ્ય વધઘટ ના થાય રૂપાંતર થયા કરે એમ વસ્તુ જે આમ દેખાય છે એને રૂપાંતર થઈ પણ મૂળ વસ્તુ જે છે એ અવિનાશી છે કેવું છે એના વધે ને એની ઘટે નહીં ઘટે એ મૂળ વસ્તુ બધી અવિનાશી છે જીવો માત્ર અવિનાશી છે વધનું જે ફોર્મેશન છે બાજનું તે બદલાયા કરે પણ જીવ માં વધઘટ થાય જીવ તો એટલા એટલા અને કુદરત નિયમ કેવો છે વર્ધમાન અને હિયમાન બે દુનિયાના પરિણામ છે એ ઓગણીસ થી જે વધવા મળ્યું છે ને ઓગણીસ થી પછી વધવા મળ્યું છે ઓગણીસ ને ત્રીસ ને બત્રી બત્રી કરોડ કે એકત્રીસ કરોડ ની વસ્તી હતી ત્યાંથી વધવા મળી છે તે અત્યારે વધતું વધતું આવી છે હવે ઘટ્યમાન થવાનું છે હિયમાન વર્ધમાન હવે હિયમાન લોકો કહે છે ને બે હજારની વર્ષમાં માણસો આટલા બધા વધી જશે ને ખાવાનું બગત મારી સમજણ બંધ થઈ પાછું ઘટ માન થશે બધું વધ ઘટ વધ ઘટ વધ ઘટ કયા જ કરે દરેક વસ્તુ એ માન વર્ધમાન માન વધમાન આવે આ દ જ વર્ષમાં રહેજો તમે અડધી થઈ જશે અને પછી ઘટવા જ મળશે પછી અડધી થઈને રહે નહીં પાછા ત્રીસ કરોડ છે ને આપણે કહેવત એ ત્યાં સુધી એનું એનું નોર્મલ છે પછી પાછા એથી ઘટ ઘટતું ઘટતું પણ નીચે દેવાનું તે વીસ કરોડ સુધી જાય એટલે ઘટ વધટ ઘટ વધારે ભગવાનની જરૂર નથી કોઈની જરૂર નથી પોતે જે કાયમ છે કાયમ એ વસ્તુ દેખાય અમુક બીજી કોઠા થાય અહીંયા વધે બીજા જે વાંચ્યો ના દેખાય એવા જીવો પાર ગના છે વાંક્ય ના દેખાય એવા જીવો પાર ગના છે એમાંથી એમાંથી ઘટે છે અને પછી અમા વધી જાય છે એટલે બધું ઘટવાનું આ બુદ્ધિ આ બુદ્ધિ જોવા જાય નઈ પણ આ એનો હિયમાન ને ઘટમાન દરિયો ઘટે છે ને એવું આપડે જોવા આવે છે ને જોઈએ એટલે આપણે સંતોષ થાય ને કે ભાઈ આ પાણી વધશે જોતા આવડતું મને જોતા આવડતું નથી પણ જયારે દસ વર્ષ પછી તમે જોશો કે આ ઘટવા મળે તો શું કાન ત્યાં ના એનો સ્વભાવ જ છે અમુક બધી જાય જ આ લોકો કઈ દરિયો મારતો નથી એના જગત ના નિયમ જ છે આ તો નિયમિત છે એમ કે છે કે આ મનુષ્ય ની જે યો છે એ રીતે બાકીના પણ વધે છે ને બીજા નાના જીવો એનું કામ છે તેમાંથી બધા ઘટે છે રૂપકમાં નાના વાંક ના દેખાય ના દેખાય એવા જીવ આ બધું સન્માન ભરેલું છે બધું પણ જીવો વધ ઘટના થાય એક જીવ વધે એક ઘટે બીજું છે તે એક પરમાણુ પણ વધે નહીં ઘટે નહીં આ બારીએ આપણે બારી મેળવીએ નાશ કરીએ સહન કરીએ સહન કરીએ તે પરમાણુ તેટલા નહીં દે એનો ફોર્મેશન બદલાય તો આ શરીર પાસે હા પાંચ ધાતુ બનેલું તે પાંચ ધાતુ સુધી વધતું નથી ઘટતું નથી ટાઈમ માં વધતું નથી ઘટતું નથી કાળમાં વધતું નથી ઘટતું નથી આ બધું મૂળ મૂળ સ્વભાવ એકંદર બધા તો બરાબર અને અવસ્થા એ વિનાશી છે આ તો અમે જોઈ ને ગઈ છીએ એટલે આતો શું બુદ્ધિ થી એવું લાગે બુદ્ધિ થી કોઈ બાપો એ કરનારો નથી આ બધું વૈજ્ઞાન થી ચાલી રહ્યું છે પછી વાતચીત કરો બીજી બીજી જે જે વાતચીત કરીએ કરો નહિ જ્યાં સુધી ખુલાસો ના થાય આપને ત્યાં સુધી વાતચીત કરી છે શું કયું આપડે તો આમ કે આ મનુષ્ય નો પણ આંકડો આપણને દેખાય છે એટલે આપડે કહી શકીએ છીએ કે મૂળ વસ્તુ મનુષ્ય ની વસ્તી બધી છે અને બીજી ખાતરી કરવાની જગ્યા નથી આપડે કોઈ ગણી શકતા નથી એટલે આપણને એનો આપણી જીવાત માં દરેક સેકા વધે છે સમજા ને પણ કીલી ઓલીઓ વધે છે તેવી મનુષ્ય ની હા ખુલાસો થઈ ગયો જે દાદા જયારે વ્યક્તિ પામે ત્યારે કેટલી વાર લાગે હા ત્યારે વ્યક્તિ બે ઈલાઈ પામે ત્યાં આત્મા તરત ગરમ લેશે કેટલી વાર લાગે દરેક આત્મા ત્રણ યોની તૈયાર થઈ ગયું હોય ત્રણ ત્રણ વેઠા તૈયાર થઈ ગયું હોય થાલી તૈયાર થઈ ગયું હોય કબજો ભરી ગયો હોય નીકળે કેટલાક તો પણ હોય ને ત્યાં પણ હોય એટલા એટલા એટલા પણ લાભા થાય રીતે કારણ કે આપણા સંકોચારો છે એટલા લાભા થાય પણ અહીં પણ હોય જ્યાં ગયો હોય જીવ અહી હોય અહીં જતો હોય સવાતો હોય અને બાજુ મેળ્યો નહિ પછી પ્રાપ્ત થતો નથી એની મળતી નથી એને એક દંડ છે એની વાતના રહી ગયેલી ને તે વાસના પુત્ર દંડ છે નદંડ હોય કે છ મહિના નું હોય તો એટલો વખતે ઊંઘ પડે તો એ પ્રેસ છે પણ બઉ થોડા હોય છે આ તો લોકો વધારે પડતા લોકો ગમાવા લોકો પેલા પછી મુસા ખુલાસો થઈ બીજો પ્રશ્ન તું દાદા હાથમાં ગોત્રિ માણસ જન્મ થાય એ તો જન્મ થાય ને ડબડાય નો નો હોય તો ડબડાવે મોટો પંદર ઈ ડબડાવે ત્યારે હાથ વિનો થાય તો એ જાય છે અને સારા ગોત્ર માં નારા કરે તો પાસે ગોત્રે ગોત્રિના ગોત્ર કહેવાય અને ગોત્ર બહુ ઊંચું પણ લોક પૂજ્ય હોય છે લોક પૂજ્ય લોક નિંદ્ય લોક નિંદ્ય ગોત્ર લોક પૂજ્ય તે લોક પૂજ્ય પોલીસ વાળા ખાય છે પોલીસ વાળા ને લોકો ફોન કરે પાત્રો કોઈ આત્મા પ્રાપ્ત કરી દઉં કોઈને ઉચ્ચ ગોત્ર મળે અને હરિશન આપડે ગોત્ર મફત માં હિમાલય માં ઘણા માસ મારે છે બે ત્રણ જન્મ મોસ્ટ તો હોય નહિ પણ આ લોકો ધર્મ નથી હિમાલય હિમાલય માંથી ગયા આગળ લહેર પડી ગયા રાત્રે રાત્રે પણ જો હે તું કહું તમારી વાત મને ગમતી નથી હિમાલય માં ના મળે એ સંસાર માં મળે સંસારમાં કરતા હોય કોઈ મજા આવે હિમાલય બધા નાગા થઈ આવું લોકો ખુશ નહીં જઈએ મૂળે લોકો દબડાવે સીધા અને આપડા લોકો હું મારો દબડાવે ને સીધો થઈ જાય ચાલુ પ્રશ્ન પૂર છે ના થાય તે વધુ ને નક્કી કરવું છે એટલે યાદ આવ્યો તમે જાણવાનું મળે ને ના પણ તું એ તું દેહ નો માલિક નથી મનનો માલિક નથી વાણીનો માલિક નથી એ શું એ શું હવે તમારે જે હિસાબ કરે જો ગણતરી તમારા ગણતરી રૂપાણી કારણ કે પૂર્ણતંત્રી અવળી લાગે બોલે અવળી લાગે છે અવરું બધે પાપ વધે એટલે એમનું એવું ઘર નથી અવડી લાગે તો અવરું બધે ન બધું દેશમાં પડે છે પછી દાદા મારા પિતામાં પહેલી માં બંધ કરાયું પછી દાદા ત્રણ દિવસ સાંભળી શકતા હતા નથી કરી શકી અમારો પણ અધિકાર હોય મંત્રી સાથે દુખતું નથી પેટમાં દુખતું છે ગોટાઈ હોય એવું બીજું ને હોય નહિ આપણે બનવાય ગેસ થયું ઘાસ થતો નથી ગોટા થઈ ગયું માર્ગે જવાની જરૂર છે બધા વિયોગી સ્વભાવના છે કેવા છે વિયોગી સ્વભાવ હા સહયોગ દુખાનો થયો એ કેવા સ્વભાવ છે યોગી સ્વભાવ આપડે ધક્કો નહી મારવાનો ધક્કો માર્યો આપડે હિસાબ કેમ ટાઈમ આપડે પણ દાદા ડોક્ટરે કહ્યું હોય એવું આપડે કરીએ એને ધક્કો મારો કેવાય ના એતો કરવું તો નિમિત્ત છે એ વિયોગ નો સ્વભાવ નો છે આ નિમિત્ત બધા આવશે નિમિત્ત કરે કરવું શું સ્વભાવ જ વિયોગી છે આઈને અપમાન કર્યું નુકશાન કર્યું આમ જન તેમાં કશું આપડે કઈ ના ભાઈ પણ આપડે વિચારવાનું આ ભાઈ અમને કોઈ નક્કી મારફાઈ કઈથી આવ્યા હા હા તમે જે હિસાબ છે આપણો એટલે આપણે બે બે વડા બોલે બે મંત તો આપડે જાણવું કે આજના તો આપણે જોડે હિસાબ દેખાતો નથી પાછલા ભાવ આપણા નથી માટે આપવા આવ્યો છે જને કહી દો આપણે જો ના ગમતું હોય તમે કહી દો ગમતું હોય બીજી પાંચ ધીર હોય હા આપણે ગમતા હોય બે તો બીજી પાંચ ધીર ના ગમતા હોય તમે કરી દીધી એટલે હિસાબ ચૂકતે થઈ ગયો જોડે ચોપડો બંધ કરી સારું હોય છે ચોપડો બંધ કરવાની પાસેથી આત્મવિશ્વાસ હોય હોય અત્યંત ઈચ્છા હોય અને ડેરી લડવાની પૂર્ણ તૈયારી હોય ડેરી બેન કોઈ છે નહીં આ લોકો ને પોઈન્ટ માટે છે ભાઈ ડેરી નથી ડેરી તમને અમદે ભાગ વાયે સવાલ છે રિવાજ કેવો છે આપડે જેવું એવું જ આપી દેશે માટે આપડે કઈ શું રાખા એટલે આપડે રાહુ એટલે તમારું જ પ્રોજેક્ટન છે તમારું જ પ્રોજેકશન છે એ તો ઉના કરેલાનું ફળું પાપ આવે પાપ વાળું તમને ડેરી દેવું લાગે છે અને પૂન તો મને શું કામ લાગે સમજ ના કરી પૂન વારું ફળ હોય તો તમારું દરેલા પ્રમાણ આવે અને પાપ મારું પવન થાય ને એને બહુ દુઃખ આપે બરાબર ને એટલે બે લક્ષ્મી નથી દેવી ક્યાં નથી આવ્યો એને એને કોના બાપે મોકલ્યો એને શું લેવા દેવા આપણે આપણા આપણા સંસારમાં એને શું લેવા દેવા આપણા સંસારમાં ભગવાનને લેવા દેવા નથી ભગવાનને તો એટલે એટલી જ લેવા દે છે કે આપણું સ્વરૂપ છે પહેલી જો વ્યવહાર હજુ રાખ્યો વ્યવહાર થાય તો એ મુક્તિ જાય આપણને એ તો આપણને લાઈટ આપે છે પ્રકાશ આપે છે આપણને જે તારી જવાબદારી પૈસા માં કંટાળો સી માં કંટાળો આવતો હોય તો વખતે મને યાદ કરીને હું તને આ લાઈટ મેળવી અને તને મુક્તિ સુખ લાગુ છે બસ એવું કઈ ભગવાન ને કહે એનું નામ કેવાય કે લાલજ ઉભી ના રહે આત્મવિશ્વાસ ખુબ જ માણસ આત્મવિશ્વાસ એ શું ગમે જો કરો એમ આત્મવિશ્વાસ હોય લગે ને પ્રભુ ત્યારે તમારી તો ગયા તમારા અને ભગવાન આમ જ વાત તમારે આ બધું તમારું હ ભાઈ એમ કે છે કે ગીતા કૃષ્ણ ભગવાન એવું કહ્યું છે તો એવા હજાર પંડિતો વાળા ભેગા થાય એમાંથી એકાદ સુષ્મ વર્ષને સમજે અને એવા સુક્ષ્મ વાળા હજાર ભેગા થાય તે ડાયરેક્ટ એકાદ સુક્ષ્મજે અને એવા સુક્ષ્મતા વાળા હજાર હોય કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે ડાયરેક્ટ તે સૂક્ષ્મતમ સમજે કૃષ્ણ ભગવાન જે કહેવામાં આવે એ સમજી જાય ક્યારે વાર વાર ગીતાને કોણ સમજે ઇન્ડિયામાં કોઈ કોઈ માણસ ગીતાને સમજી શકે છે અરે બધા બધા બુદ્ધિના વર્ષણ છે એમ કે છે તો પછી ગીતા વાંચવાનો શું અર્થ શું કરવા ગીતા વાંચવાની તમારી ગર્જ હોય તો વાંચો એ શું કે આ બધા માંથી શ્લોક કરી મનન નહીં કઉન કશું ફળ નહી મળતું પેલું મનન કરવાનું વાંચતા મનન કરવાનું રહી જાય છે મનન કરવાનું રહી જાય છે નહી રહી જાય છે કશું ફળ મળતું એટલે ભવન નથી માસ ને ભણ ગીતા માં ગીતા કૃષ્ણ ભગવાને આવું નથી કહ્યું પણ જે મહાત્મા ઉમેર્યું એને પોતાનું લખેલું છે જે લખી એને ઉમેર્યું છે કૃષ્ણ ભગવાન આવું નથી કહ્યું બીજા લોકો એટલે કૃષ્ણ એ ને કર્યું બીજા લોકો લખે છે સારા માટે લખે ને લાલચ આપે ને બે બે કરી ન કરતા સારું કેમ શું કરે એટલા માટે વાંચો છો કોઈ ચિંતા વાંચવાનું હોય તો કેટલો મળે તમે આવું કે તમે વાંચો છો સ્પષ્ટ ધ્યાન દે ને વાંચે તો બીજી વખત બીજું પડ ઉમ કરતા હજારો પડ ઉઠે ત્યારે થોડું થોડું સમજાતું જાય અને નહીં સમજો નહીં વાંચો તો બિલકુલ ખરાબ થઈ જશે આ કઈ છે માં ફરી અવસાર મર્યા વસ્તી રહી થઈ ગઈ મર્યા હજી નહીં મળે ના વાંચે ઊંધું સમજી નહીં ઊંધું તો જીતા ના વાંચાયંચાય તો શસ્ત્ર આ પડ્યો એટલે આ લોકો નવરા ના રહે એટલા માટે ગણિત કર્યા ભાઈ પૂછે છે કે તો પછી હવે ગીતા સાચી રીતે સમજવાનો ઉપાય કોઈ તારા પુરુષ ફરી કાઢો એવા જયારે જોઈતા હોય ત્યારે મળી આવે શું કયું જેના ઈચ્છા છે આચાદી બધું મળી આવે હરેક વસ્તુ મળે છે આચાદી તમે સમજો ને તમે કોર્ટ કરી શું કર્યું આપડે અવરું બોલીએ તો એ પણ એવું વાળે ને આપડે આશીર્વાદ આપે ચો ઊંચા તૈયાર બધા આપડે અત્યારે અવરું બોલીએ આપડે બધું ટીચિયર છે સિચયર અંધર હોય છે ભાઈ અને બધું મતદ ના રહેતા માફી લેજો કરો એ કોઈ વિચાર કરો કરો બોલતા ગઈ આવે ના કરોડ કરતા કરતા ઈ ગયા છે ને નહી મારી ગીતા સમજી તમને સમજાય એ લોકો તમારે મળ્યું છે સમજાય એટલે પબ્લિક